એક ભત્રીજા હતા ભત્રીજા પંચાણ ભત્રીજા કાકા મને કેસાર છે તક હું મારી પાસે આવી છે કે પછી ભત્રીજા કે છે કાકા શું કાકીનો સ્વભાવ કાકી ગયેલો તો ભાઈ ને પેલા ભત્રી સાહે વાત કાકી ન વિચારો પડી ગયો નહીં સમજ એટલે ભૂતકાળ તો બુદ્ધિશાળી લોકો ભૂતકાળ નો વાત એટલે ભૂતકાળ વિશાળ પડી ગયો ભવિષ્કાળ વ્યવસ્થિત તાપામાં છે તો તમારે ક્યારે વર્તમાન વર્ષે જીવો વર્તમાન એ મોક્ષ છે શું કહ્યું જીવો વર્તમાન માં થોડી પાંચવા દિવસ વિચાર આવેલાલ ભાઈ વ્યવસ્થિત છે તમે એનો વિચાર કરતો કઈ નઈ આ બે માં કશું થાય તાર આપડે અને વ્યવસ્થિત અમે જોયેલું છે ભગવાન થી મારી થી થઈ શકેલો નહિ શું કયું એક આ મેઘ ફેરફાર લાગ્યો હોય તો આ નહીં કહે શું શું હતું શું શું લડા કલાકાર લીધો છે ને છ મહિના બીજો ઉપાય કરો ના રાખવાનું કે છે ભગવાન ને કહ્યું સાહેબ હા તો સાઈડ વિના નથી માને એ લોક લોક તો ભગવાન ભોવા જેવું ભાઈ પહેલાથી અમને આજે ત્રણ જોડે મારો પેલેથી બહુ જ અને અમને આક્રમક ગમતું હતું અમને આવું બાળી નાખો બે કાઢી નાખી એમને ભાઈ નઈ બાળા વાળો પેરી શું શું કહ્યું તમારે ફૂલ શો કરવા છે મારે નથી જોયું પણ આ કમ ખા મારી અને આ મારા કઈ ના ખાધા એક માંથી એક તો પેરી રાખો આ મારા માટે મારે આ તો જીવ મારે ક્યાં આ તો તમારા દુઃખ નો માટે એક બેલ હોય મારા પહેલા ના અડચ હોય તો પછી ના બે રસ્તા એક નૌકાર મંત્રોલો કોઈ દિવસ ચડેલ નઈ મોક્ષ માર્ગ માં માળા ના હોય પુષ્પ પાખડી દુખાય આ તો આક્રમિક નામ છે નવું શું મહારાજ પોતે એવું બધા કઈ શું મારજ ના મતું મહારાજ મહારાજ ને ખૂણા ખોરવા પડે અમુક મર્યાદા બાંધેલી છે એ મહારાજ ના ખૂણા માટે અમારે ખૂણા જવું પડે કનક વિજય સાંભળું તું એટલે પછી જ્યાં આગળ બોરાયા તા એટલે મહારાજ ના મેં મહારાજ આવી નીચે બેઠા માણસ હતા બેઠા પછી મેં એમને કહ્યું આ માળાઓ છે કઈ આપણે હરકત તો નહીં કરે ને તમને અંતરાય ના પડે મને નથી આ મારા કયું મહારાજ ડાય કેવાય પછી સત્સંગ ની વાતે નીકળી મહારાજ ને મહારાજ કે બઉ સુંદર સરળ હોય બોલી શકે નથી એકાત્ગ નથી આમ સપડાઈ ગયા ગણાય કે નહી હા એ સપડાઈ ગયા કે નહી સપડાય ગયા જ્ઞાન નથી ને તાર જ્ઞાન નથી અને મેં કહ્યું મહારાજ તમારી સંપ્રદાય દીક્ષા છે વિતરાગી દીક્ષા જ રહી જ નથી આખું વર્લ્ડ માર્ક બેઠું જ્ઞાની એકલા જ ભૂલ સમજી શકીએ બીજા તમને શું સમજ પડે તમારી ભૂલ વાળા તમને શી રીતે ઉદા રસ્તે ખબર ના પડે કે હું નથી દાદા એ ભગવાન એકલા ને શું હા અને હિતરાગી દીક્ષા સિવાય મોક્ષ ગુનો નથી વિતરાગી રીક્ષા કેવી હોય નિષ્પક્ષ જ્યાં ભક્ષ બાપ છે ત્યાં વિતરાગ દીક્ષા નથી દીક્ષા નથી દીક્ષાઓ છે આવું મારો વિચાર આવતો છે કેવું જે પોતે કહે ને તે બાબત પોતે અંધો હોય કેવું હોય જો કહી ના દેતા હોય ને કહીએ ને આપડે વાત કરતા પેલા મેં કઈ છીએ પૂછે તો વાત કરતા હોય પેલા માંગી રહી છે કે દાદા એક ચીજ છે કે તમારે ન સમજાય ના સમજવું કરવી હોય તમે બઉ શોખ હોય કેટલાક ગમે તેવા શોખ હોય છે ના કેવાય આપડા શોખીન માણસ શોખી માટે આપડા ના કહેવાય નઈ પણ અમારી પાસે ના ઉડાવશો શું કયું છોડ્યા જ નહિ પછી એને મોક્ષ જવું પડે ચક્કર ને મને ભેગો ના થાય તું ગાયો પડી છે તારે મોક્ષ જવું પડશે તો અહીં આવ્યો મને દર્શન કરે થઈ ગયું ચલો મારી પાછળ જ દોડ આવી ગયો કારણ જેને જેને જોવાથી અનંતવતા પાપો ભક્મી બહુ જ થાય છે અગાસ માં જઈને અમે ચોખ્ખું કહ્યું હતું કે ભાઈ અમને અમારી પાછળ વિરાધના કોઈ કરશો અમે સંલગ્ન થયેલા છીએ બધા ત્રણસો માસણ કહી દીધું તું અમે આ ખુલ્લું ખુલ્લું કહીએ છીએ પાછળ ના અંદર ગુણ મેં માત્ર હમાવી કરો છો એમાં ચેતવ્ય છે મેં તમને એક વિનંતી કરીએ છીએ કે અમારી કોઈ પણ જાતની એક સંકલ્પ નહીં નહીં તો બહુ જોખમદારી છે આરાધના ના થાય મને વાંધો નથી વિરાધના પડતો કાં તો ચેતીએ ગેલાવ્યું આટલું હું ચોક્કસ કરવામાં આવું છું એના ભક્તોને તો એક ખર જોઈએ કે ચાલું આવું બોલે છે માટે ખરેખર કોણ બોલે જાતે સર્વજ્ઞ હોય એવું બોલવું એટલે આ વર્લ્ડ ઉપર બોલી શકે કોઈ બોલી શકે એ બોલે એક વાર તો યથાર્થ બોલે તપાસ કરીડો છે ને તો યથાર્થ છે તેમાંથી એક નક્કી કરે અને બીજો બોલે એક આચાર્ય માર્ગ કહે છે પણ આપ જાતે શું બોલો છો લોક કે લોક કે આપ તમે જાતે હું શું આગળ જ્ઞાનીઓ કેમ નતા બોલતા મેં કા થયા જે થયો બોલવાને રાઈટ છે શું હા કલેક્ટર થયો હોય આઈસીએસ થયો કઈ શકે નાખી નથી આપડે કઈ માલ છે માટે પગલા ઉપર આ વિરાધ ના કરી પછી આપડે કાળીઓ ના ઉભો થાય આપડી કસોટી ને પારું છું ને કેવું દાદા આવી કસરોડી છે બધાના ત્યાંથી નંગોળ કઉા ને હું તો હરી તું તો રૂપિયા કબાટી આ રોકડા બને નાખી નાખી દઉં કઈ બધી બોજાર ગાડી રાખ્યા રૂપિયા મેરા બોધા રૂપિયા આપણે ચારો ના ઉપર પકડ્યો એ પકડ્યો જોઈએ તમારે જે છે આ ભરત ને આપ્યું એ જોઈએ અમારે બીજું બીજા બધા નાકા કરાવ પણ અમારે અમે કડક થતા ખુશ બહુ બધા અને વબલાઈ સિંહ પહેલેથી જ અમે છીએ આજથી નહી ભગવાન ઋષભુ બોલેલા તેથી અમારા આ જન્મ જન્માન ચાલે વાંકુ એટલે આ બધા નંગો ચડી બેઠા ભગવાને કહ્યું હતું કે એમની ઉપેક્ષા કરજો કયું તું ના માતા મારે ઉતાવાળ સુખ છે બધી થોડાક દુઃખ સુખ થઈ દીધા તારો દુઃખ કિંમત થાય ને સુખ તારે કિંમત થાય ને એમને આપડે તો જઈએ તો આપણને શું ખબર પડે ગ્રાહક પરિસરો મળી આવી શકે છે બીજા તમે જે તમે જે મુસભે વખત થી પકડી રાખ્યું ત્યાં બાકીના તીર્થંકરો કોઈ ના પકડી રાખ્યું તમે કોઈ ના પકડ્યા તમને ના કહ્યું નથી તો અમે તો એવા માસ આડા આખા જગત થી શું કહ્યું બિલકુલ ગાળો પડ્યો હેલી અમારે આ તરફ દેવું પડ્યું હળી ના કરવા હવે આ તમે હળી કરવા દે છે મારુ સ્વામીને મળેલા બધું જોયેલું છે બધું આ છે બધું અને આની આ ભંગ જાળવો છે પણ અમને પૂરા કેવું સરસ વિજ્ઞાન છે કયા અવતારમાં મળ્યા હતા ત્યાં સીમંદર જોડે તમારે ભગવાન અમને ઋષભાઈ ભગવાન કહ્યું આવતી ચોવીસ પેલા તમે ક્યાં સુધી આવતી ચોવીસ વાળું લોકો વિરાજમાં આપડે આ દાદા દાદા ભગવાન છે તમને ઠીક લાગે તો મેળો ના ઠીક લાગે તમારી છું અને આ સાથે પેલું પુસ્તક મેં મેં લખ્યું છે જી એમની આજ્ઞામાં રહ્યા પછી આયા હતા મને કે છે કે એક વાક્ય તમારું મને મારું મગજ ફેરવી નાખ્યું કે છે શું વાક્ય પણ કેમ તમને શું ફાયદો થશે આમાં તમે તો બેઠેલા માર્ગ પર ચડેલા રસ્તે ચડેલા છો કાર રસ્તે ચડેલા છીએ પણ હજુ કઈ નહી દેખાતું નથી કે સર અમે કશું દેખાય છે લાંબા થઈને આ બીજી શરત હતી હું કશું જ વાંધો નથી એ કે છે હું મારાથી નથી પડાય એવી કહેવાય આમ સમજ પડી કશું નથી જાણતો તમે જોણો છો તમારે તમારો ગળામાં છો તો બીજું હું આમૃત ગઈ છે બધું પોઈજન થઈ શકે એના કરતા ધોઈ આવવાનું બધું સર તમે જયારે ગેર રેશ ને જાદર લાઈન સુઈ જજો આવે શું કહ્યું જજો અને પછી ઘડાકો અજંબો થાય તો અહીંયા કહ્યું શું કહ્યું ઘડાકો થાય ત્યારે ચાદર પાછળ તો કડાપ થતો હોય તો બીજો ઉપાય રહ્યો નથી સમજું ને એ તો બધા પાંચ હજાર અરે કડાપો બહુ થાય કઈ દોતો અંધારા હોય તો ઠોકર વાગે અંધારું હોય તો ઠોકર વાગે અધારું થયા પછી ઠોકર વાગે ના પણ મને માહિતી એમ થયા કરે છે કે સારું મારી પાછમ કેવાય ગયું આ વિનય તો બહુ સરસ કરાવના અંતરાય છે બિચાર સમજી ગયું સમજો ને એટલે મને કહે છે અમેરિકા જવાનું થયું છે ઊંચી દશા દેખાય મને કશું ફેરફાર થયેલો લાગતો ને તમે શીખ્યા દફોળે શું શીખ્યા અને પેલા બેન હાથમાં શીખ્યો શું કહ્યું દફોડે શાસ્ત્ર શાસ્ત્ર ને તો હું આ માથે મનુ બોજો વધશે કુ રહ્યું નથી કોઈ રહ્યું નથી બધી નકલો છે ભગવાન ના વાક્ય તો આ દિવસ હોય મારા દાદા ગુરુ આ હતા તેઓ સંસ્થામાં શું ખોટો હતો છોકરો નામ કાઢત તો નામ કાઢવાનું જ્યાં કીર્તિ કીર્તિ ભૂખ ના હોય તો કીર્તિ બેઠા છે અમેરિકા છે ને શાંતિલાલ નું નામ લખે છે અને તેમને આ છે તે આપડે ચાલુ કરી દીધું કે બાર ગયા તો લોક વિરામ પડી જાય આપણે એમને એમ કહીએ આટલું નામ બહાર પડ્યું છે દાદા ભગવાન છે તો તમને પોતા હોય આવો ના પોતા તમારી મરજી જયારે રેશમી ચાદા લાઈને સુઈ જાઉં કઈ આપડે શું કયું આવે રેશમી ના આવે મારી પાસે દાખલો તો બરાબર કયો હતો પેલા ભાઈ ને ચાદા રેશમી લાઈન જોઈ પછી કડાપો થાય પાલો ફૂટ્યો તો કડાપો જમ્પો થાય જેવું પાલા ફૂટી જાય ને કે ચાલો પદ કયું છે उपाशय तिरदाम जय जय उपाशय तिरदाम अन आम इतान नहीं है नीरिक वीर प्रणाम जय कालीरा प्रणाम उपाशय तिरदाम उपा કાંતિલાલ જૂઠું બોલે તે આપડે તો વાંધો નથી જૂઠું બોલે તો આપડે અમાર નુકસાન થયું તે આપડે ભાંતિલાલ કઈ પ્રતિબંધ કરી લો કે શું બોલવાનો પ્રકૃતિ કોણ છે કેવો છે અતિક્રમણ કર્યું તો સાધારણ વ્યવહારમાં શું કરવાનું અતિક્રમણું કેમ બોલ્યા છો અને જૂઠું તો પ્રકૃતિ ગુણ છે બોલ્યા કર્યા નહી જૂઠું બોલવા માટે હું આ બેન ત્રણસો ત્રણસો પ્રતિક્રમણ રોજ કરે છે તારા હાથ વર્ષથી યાદ એનો ઉકેલ આવવા માંડે બીજું કશું કરવાનું નથી આજ્ઞાત રહેવાનું છે શું ટોન સાઈડ કરવાનું છે કોક આવ્યો ભાવના કરી માટે અતિક્રમણ કરવા માટે પ્રતિક્રમણ કરો કે તમને સમજાય છે ને હા પ્રતિક્રમણ માર્ગ છે આલોના પ્રતિક્રમણ ને પ્રત્યાખા નો સુ માર્ગ છે સરસ ગણ ની રોજ તણસે તણસે ભૂલો આઠ દેખાય તે ભગવાન થાય શું કહ્યું દેખાય તે ભગવાન થાય આચાર્ય સાહેબ આપણામાં ભૂલ ખાઈ તા કે એક બે ખુ કે જરાક જરાક લો ખરો અને જરાક માને ખરું કે અરે હું આ તો આગળ સફળથી પણ બોલ છું હું તો દોષ હાલતમાં બોલ છું તકે તો બોલવું પડે તો આગળ તો કરે અને દીઠા ની નિર્દોષ તરીયે કોણ ભાઈ ચક્કર અનંતોષન છે અને દીઠા નહી નિર્દોષ તો કરીએ કોણ ભાઈ બધા દોષ દેખાશે તેમ પ્રતિક્રમણ થશે તારે શું તમે જેટલા પ્રતિક્રમણ થયા એટલો છુટકારો થઈ ગયો જેટલો બાકી રહ્યો એટલો રહ્યો ફરી કર્યા કરવાનો દુકાન આવે અને કોઈ જોડે સાથે ભાઈ જીતેન્દ્ર ભાવ વધારે પડતો કહી દીધો કોઈ ભોળો માણસ લાગતો હોય તો આપડે જીતેન્દ્ર કહીએ કે કફી જોડે સીધા અને આ ભોળા જોડે તમે વાંકા કરવા માટે પ્રતિક્રમ કરો કઈ ભણી તમે ઉપરી છો આવે શાંતિ ના ઉપરી બધી તપાસ રાખવાની આપડો પાડોશી છે ધ્યાન કરવા દે શું કે છે સાથે આટલી ખીચડી હાલ છે ને તો આખી રાત તમે ધ્યાન માં કશો બુમ ના પાડવું દીપક માળાનો વાંક હતો અને આ તો પાડ ને પખાલી ને ડમ ડે કરે છે હું આયા દેહ ને પાડો મરે નહી પખાલી નો ડબ લે કરે તમને સમજ પડે છે ને વાંક પણ નામ છે આ દેહ તો આખી ખીચડી આપે ને આખી રાત બૂમ ના પાડે સમજ હોય ને એમ ય નાખે તો જરાક ઘી આજો એમ ખુશું થઈ જાય ના થઈ જાય એક દાડો દાદા કેટલી વાર ઘી નાખી આપણે હજુ કાલે કાલે તમે કાલે છે આપડે એમ જાય જતું કરીએ છીએ ને બહુ મુશ્કેલી થાય છે એને લાભ ના થાય ને તમને સમજાય રીતે આત્મા લક્ષ્મ આવ્યો નહી તો આ ધૂળ અલખ નિરંજન ક્યારેય લક્ષ્મ ના આવે કોઈ સાધુ આચાર્ય લક્ષ્મ જ આવ્યો નથી શું કયું તમને સમજાય છે ને બધું વેવય થયા પછી બિદાળી લક્ષ માં આવે હા હું તો આ તમારા વ્યવહાયિક લક્ષા વ્યવહાર છે આપડા એ લક્ષું તારે આપતા તારે એ સાહેબ મને ખબર નથી પડતી જ્ઞાની પુરુષો પાપ જોયા લે ત્યારે લક્ષે છે અંદર પાપ ના પડે ફરી વર્યા છે સરસ लाभ उठाव निरंतर पार्वतीया मै सी आम कसे उभारो तमने ज्ञान हाजर व्यवस्थित है फाइल मिली से संभा करो दीकड़े आधु ज्ञान हाजर शू क અને શાંતિલાલ બે આલે હોય તો આપણે કેવું કે વ્યવસ્થિત છે ને શોંતિલાલ ભાઈ તમારો કોઈ દોષે છે તારે જ આલે કોઈ આલેવું એમ તો ખરું મહેનત આ જ્ઞાન નતું તારે મેં લોકોને કહી રાખેલું એક જયારે પૈસાની ભીડ હોય એટલે સારામાં સજ્જનોને દુર્જન ને કહેવાય ને દુર્જન દુરુપયોગ કરે સજનોને કહી રાખેલું પૈસાની ભીડ હોય તો મને એક ડોલ મારીને પાંઠે લઈ જજો કોઈ પણ સજો ભીડ વાળાને ભીડ હોય તો પૈસા મળે શું કરું સાહેબ અમે કયા અવતાર એવું જગત છે આલો હતો નથી આલેવું મેં એમને મફતમાં લી ગયો જને કરી દેવા તરફ ખબર પડી નઈ કારણ કે ધીરેલું હતું તે આવ્યું પાછું આ ખબર ના પડે ક્યાંક આજનું ધીરેલું છે કે અકેલા આગલા ચોપરા હોય મને ખબર પડી જાય એટલે શું કહ્યું કે આપડે દેખાતા દેખાતા ને સાથે શું કરી નાખે તમારે કેટલા સાથે પ્રતિક્રમણ થાય છે તો પતંગ નો દોર હાથમાં આવ્યો પતંગ ખેંચવાની એટલું જ રહ્યું શું કહ્યું ચલો દોર જ આત્મા ન પતંગ તમારી દોર હાથમાં આ પોણોસો વર્ષ ના હતા પાંચ વર્ષ ના દેખાયા મોડા સમુજબુ અને મૃત્યુ થયું છે માટે કામ કરી રહ્યા શું છે આની સાથે બહુ ચર્ચા કરે વાદ વિવાદ આની સાથે બઉ વાદ વિવાદ કરે ચર્ચા કરે તમારે ત્યાં સત્સંગ માં આવ્યો હોય ને સત્સંગ માં ત્યાંથી આવ્યા પછી ઘર માં વાત કરે આજે વાક્ય ના હોય તો કોઈ એવો અનુભવ ના હોય કે આ જગત ને અંદર જેટલા અનુભવ છે બધા સમાધાન થાય ફરી પહોંચે ના હોય અને એક બે અવતાર નો કઈ છુટકારો થઇ જાય આ તો કઈ રિલેટિવ આ તો વકીલ કેવું શું નામ આપનું જસવંતભાઈ જસવંત ભાવી નિરંતર જાય રાતે આરોપનામું ઘડાયા કરે કારણ કે આરોપી બહુમત માં આરોપ નામો ઘડાયા કરે રાત દિવસ આરોપનામું ઘડાયેલ કરે છે એનો ભય આવતો બહુ આવે છું નથી કરી આપણે પોતે નથી શું ભાઈ ભાષા એ આપણે પોતે જશનભાઈ તમને પોતે નથી કે અજ્ઞાન આપે કર્યું જન્મથી હોય તારથી શું નામ તારું આપડે શું કરીએ છીએ ના પતરા નાખ નાખ નાખ કરી છે આ પપ્પા બીજા મમ્મી થઈ ગયા એટલે બધા નથી સંસ્કાર પછી એ બિચારો એટલે ફ્રેકચર કરી નાખે અને રાઈટ બિલીફ આપી દે કે આ રોંગ બિલીફો છે અને આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે બિલીફ જોઈએ ના એટલે આ બધી પેલો કઈ ચાલ્યો ગયો એને તો કશું આ પછી છે જ નહીં પણ મને તને અસર થાય કે સાબળે કઈક આપડે એમ તો ગપ્પુ મારે એવું છે કારણ કે નથી હોતા પણ ત્રીજી દિવસ આગળ જ કામ કરે તે આપડે હું એવો નથી બહાર નો કોઈ કહેતા ખબર મને હું આવું તાર પાછી બાય મને કેડાય ને હું કોઈ ઘરે વાત મારી પાસે લખેલું છે શા ધારે હું કાઢી નાખું આપણી ભૂલ તો કાઢી ના કાઢી સંસાર આપણી ભૂલ્યો આપણી ભૂલો ને ભ્લસ બે થી ત્યાં સંસારી છે ભૂલ્યો ભૂલ્યો નો વાંધો નથી ગ્લંદસ નો વાંધો છે બ્લંદસ તમે જોઈ લો કરે છે સમજાય બઉ મોટી કસ્યું આનંદ અવતારથી ચાલે કરતા જ તૂટે નહિ એના માટે જ્ઞાની પુરુષ પાપ છે આપી બધું મોડ કરીને આનંદ સિદ્ધિયો હોય જ્ઞાની પુરુષ કારણ કે પોતે શરીરમાં પાડોશી તરીકે રહેશે એ શરીરમાં રહે છે પણ પાડોશી તરીકે એઝ આ નેબર હલ નેબર હલ આ જે વાણી બોલે છે ને એ હું નથી મળતો બોલે છે હું તો આ જોયા કરું છું કે આ રેકડમાં શું બોલ્યા કરે છે એનો જ્ઞાતા દ્રષ્ટા છું તમે શ્રોતા છો બોલ કેવો વ્યવહાર છે લોન હમદાય નહીં આ વ્યવહાર એ તો લોકો એમ જડે બોલી રહ્યા છે પોતે બોલી રહ્યા તને એવું લાગે ને હું બોલીએ છું એસી રીતે સમજાયેક છે આખું જગતે બોલે છે તે એમનામાં તો આરોપી ભાવે છે શું બોલે શું કે છે ચાલે છે નિકલ મિકેનિકલ સાયકલ શું ચાલે સમજાય ખાય છે પૂરણ ગલન સાયકલ બે ખાવે ગલન થાય છે સંદાસમાં સંદાસ આવ્યો પૂરણગલન થયા જ કરે છે આ તો બધું સમજવે બેંકમાં પૂરણ ગલન થયા કરે બેંકના પૂરણગલનને ક્યારે ડેબિટ કહે છે સમજે બધું પૂરણ ગલન થયા છે કે સિદ્ધાત્માને પૂરણ ગલન ઉજ્ગલ ઉજ્ગલ એટલે પૂરણ ગલન સમજે ઉલ તો હવે છે ને આપગલનો અર્થે શું પૂરણ ગલન પૂરણ ગલન પૂરણ ગલન પૂરણ ગલન અહીં આગળ કાવર નાખ્યું રાઈટ પછી બાથમ સંદાસમાં જવું પડે પાણી હેડ્યું બાથરૂમમાં જવું પડે અહીંથી શ્વાસ લીધો એટલે ઉપશ્વાસ કરવો પડે તો પુરણ ગ એમાં આત્મા આ અજ્ઞાન દશાનું પ્રદાન કરવામાં આવ્યું છે ને એટલે માની બેસેનું છું તે પછી એ સંસ્કાર છૂટતા નથી રાંગ બિલિફો ત્યાં પછી જ્ઞાની પુરુષે રાંગ બિલીફને ફેક્ટર કરી રાખે પછી અને રાઈટ બિલીફ આવે આ સંસ્થા થી ઈઘોઈ જીદી થઈ અને પોતે આખું ભલે બયા કરે છે પંખા તો આરોપી છે તમે આરોપી છે ને પોતાને ખબર નથી બોલતી હોય તો આપડે કેસ ને એનો પેન્ડિજ પર ખાઈ આ તમે બધા મજિસ્ટ્રેટ મા ઘણું બોલાવવાનું બોલતી નથી એટલું જ આવડ જાય એ ના બોલે પણ આપણે ચાલી મળી દઈએ